જગત માં કોઈ ચીજ જોઈતી નથી ભીખ ના હોય ભગવાન રાખતી ભગવાન નહી બેઠેલા છે કોઈ પણ માણસ થી કોઈ પણ કાર્ય આજે દેખાય છે એ કાર્ય કોઈ પણ માણસ કરી શકે એમ છે નહી આ તો લોકો શાંતિ માને છે કે હું કરું તું ને શાંતિ થી માણસ એટલું કઈ પણ કરી શકાય શક્તિ નથી પુણ્ય આવે છે ત્યારે પોતાના દારા પ્રમાણ થાય છે અને પાપનો ઉદય થાય ત્યારે પોતાના ધારા પ્રમાણ ના થાય પુણ્ય આવે ધારા પ્રમાણ થાય તાર આમ ભૂલે અને પાપ આવે ત્યારે ભગવાન એ મારું ગારું કે ભગવાનની જ બાજ આપ અને ખોટ જતા ભગવાન ખાલી ગયા બધા હું ભગવાન ને આરોપ આવી રહ્યા છે તો ઘર રહેવાનું સાધન ના ભાઈ મય પાણી પડતું ભાઈ શું હોય આ દેશ ને ગોયેલો બધો અમારો બેઠા હોય ગળત મોટા મોટા હોય હા તો આ ધર્મ બેઠો ને આ પૂરી ફરી આપડી ને અને હજુ ધર્મ વધશે અજાય જેવું છે એવું બનવાનું મને સ્થિર માર્ગ શું શું મારા પેલો પેલો પગથિ કરવાનું પેલું પગથું શું મન સ્ર તમને પાંચ કરવું સ્થિર મન શું છે કે બનેલું છે કોને બનાવીને આપ્યું છે શું કે ભગતમાં જે બુદ્ધિ ની કાર્યવાહી એના જે વિચાર ચાલે એમ બેંક માં રૂપિયા રૂપિયા નોટો દસ હજાર આપે દસ હજાર નોટો બેંક માં રૂપિયા જોઈ લેજો એકદમ એકાગ્ર થઈ જાય ને એનું કારણ શું એનું શું કારણ છે ભગવાન માં પ્રીતિ નથી લક્ષ્મી પ્રીતિ છે અત્યારે જે લક્ષ્મી છે સાચી નથી સાચી વપરાય છે એનું ફૂન છે તે દૂધાણી વાળું કહી રહ્યા હતા ફૂલ બાપા નું બધી ફૂન હતું તેથી આવું થઈ અને ફળ હવે નવું ફૂલ બંધા છે એનું ફળ સારું તો પેલા લક્ષ્મીજી એક રૂપિયા હોય ને તો ચાર ભાઈ અને કોઈ મન દવા આપી ભગવાન નિરાકાર રૂપે તમારે વાત કરવાની છે પણ હું ના પાડું ત્રણસો છપ્પન ડિગ્રી છે ભગવાન ની ત્રણસો સાહીઠ ડિગ્રી છે એ ચૌદ સુખ નાદ છે અને મારી પણ ભૂતગાળા છે એટલે તમને શું કઉ હું પણ છું મારે ચાર કુદરત છે તો હું બધું છું તમને ભજવાનું કઉ છું સાંભળી કા પેલા એ નીકળ્યા છે ને આપડે એ બધા લોકો નો હૃદય પવિત્ર કરશે પેલા કથા કરે છે ને મોરારી બાપુ કેમ હૃદય નો વાહ છે વરાછા આપડે જે ગામ જવાના કાલે ત્યાં તો બધા મને કે મોરારી બાપુ રામચંદ્ર ભગવાન બહુ સારી કથા કરી મેં કહું કે દાદા ભગવાન તો તમને રામચંદ્ર ભગવાન બનાવે છે હા બરોબર આ તો તમે રામચંદ્ર ભગવાન જોયા આ તો ખુદ બનાવે છે તમને એટલે પૈસા આપવા માર્યા અમે ચાલુ કેટલી વાર એ હોય તો હરિભાઈ હતું તેનું એ હોય તો હરી હૃદય ચોખ્ખું થાય એક દાડો ચોખ્ખું થાય આ ચોખા માણસ બરાબર અત્યારે ઘણો ઘણો માલ ચોખા કુદરત તમે જે અત્યારે જે બોલી ગયા તે વસ્તુ હું કામ કોઈ ને બી કેતો અને જે વખતે જે થવાનું જે થાય છે છે સમજાવું કેગાડી રાખી ને ચલાવો અને સલામતી રાખીને ચલાવો સાવચેતી સાવધાન રહી ચલાવો અને પછી અથડાયતા ન હોય એ આહાર નો શું થાય મળ્યા આ લક્ષ્મીની સાત્વિકતા નથી મળ્યો એવો થવાનો છે તે મહિડો કેમ કરતો કેમ એ મુશ્કેલી ઊભી થવાની છે એના કરતો થવા લોકો એ ના આપ્યા ત્યારે હાલ હિસાબ થઈ ગયો બધી વધી ગઈ ત્યાર નામ તો ગપ્પુ છે ન્યા છે બિલકુલ ન્યાય સ્વરૂપ છે એક મિનિટ પણ અન્યાય થતો નથી આ જગત થી એવું કુદરત નો અન્યાય થતો નથી આ લોક નો આટલો અન્યાય થાય ન્યાય જો ભગવાન ન્યાયથી છે ભગવાન ભગવાન ન્યાય કરે તો એક અન્યાય હોવો જોઈએ શું બરાબર ભગવાન ભગવાન તો આ છે નહીં ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ એ પ્રકાશ જ આપત્તિ માત્ર નહીં પ્રકાશ અને તમારી જવાબદારી પર કરવાનું છે આ બધું યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ યુ આર હોલ પ્રોજેક્ટર શું ઓફ ધીસ પ્રોજેક્ટ વ્યુ આર હોલ પ્રોજેક્ટર ઓફ ધિસ પ્રોજેક્ટ શું કહ્યું સોલ રિસ્પોન્સિબિલિટી ભગવાનમાં દયા ના કરે કોઈનું માફ એ ના કરે ગુનો ગુનો માફ કરે નહીં કશું રાતનો કશો માલ નથી લોકો નો ગુનો પોતે શું કમાયો ભગવાન ખોટ ગાલી બોલે કે ના બોલે નહીં તો મારે ચાર હવે કમાયો કાઢી મળતો તું સારી જ ના કાઢે સુરતી કાઢે હા સુરતી બે વાર કાઢે બે વાર કાઢે જ્ઞાન થયેલું છે આ ડેરાસર એ બધું થાય છે તે તમારા ડિસ્ટી થાય છે કરોડ રૂપિયા નું આ ઘણું લોકો વડોદરા વારે ખેંચ્યું બધા અમદાવાદ વાળે ખેંચ્યું અડધો કલાક તો ઠીક થઈ ગયો પણ સાચી વાત હોય છે આ તો દરેલો લોટ ડળે છે આ લોકો દરે છે ને એ કયો લોટ લડે છે બાદરી નવી બાદરી છે અને કોઈ સુક્યા પણ જાય તો દેખાય ના દેખાડે ખોનિયન સુક્યો હોય તો દેખાય જ ના દેખાડે અને એ જ હોય એ અહિયાં રૂપિયા લેવા આવ્યો હોય કે થોડી પણ આવી હોય કઈ ઉપાધી હોય કોઈ પણ જગ્યા ની ઈચ્છા નથી એ આપડે દુખ થાય ટાળતા છે આ લોકો ભિખારી લોકો તમને કેવું લાગે છે ભિખારો બીજા ભીખારો પાસે શું આપે જે પાસે આવે એટલે કાલે બે ગામ માં ફર્યા બે આખું આખો આનંદ શું કરું એટલે બે કહ્યું કે દુઃખ કેમ હોય કાંઈ રસ્તો બન્યો નથી માર્ગ બન્યો નથી શું થયું માર્ગ અંતરે છે એટલે ડબ્બામાં શું કરે માણસ ડબ્બામાં ફૂલે માણસ શું કરે હા ઘૂંસ્યા કરે વિચારો બાકી સરળ પ્રજા હતા ઠીક છે કાઠિયાવાની જઈ કચ્છની પ્રજા સરકી હોય ને તો જરા દુઃખ હોય પણ હાલ સરળ પ્રજા ને કઈ વાંધો નહીં વિચારી અને જો સારું ભૂથું મળી ગયું હોય તો રાતે બે વાગે ધમધુકાન કરે આરમ કરે આટલું ભૂથું મળી ગયું નથી આૂથુ મળે થોડી અડધો કલાક ઊંડા આવે પછી અને પેલી તો આખી રાહ ડંખવા જોયલી તમે ડંકીલી હા કામ લાગે છોકરા દવા ના કરતો દવા સાંભળતા રહો એટલે જુદે જુદું સાંભળવાનું શીખવાનું મળે ટુંડે ટુ દરેક જગ્યા ની વાત જુદી જુદી હોય હા બધી વસ્તુ સાંભળવાની મળે છે કારણ કે આ જેટલા જેટલા દીવ છે ને એ બધા જ્ઞાન છે એ એક આત્મા અહી થી ફૂટ્યું એટલે વકીલાત નું જ્ઞાન આવડ્યું કોઈ ને અહી થી ફૂટ્યું ડોક્ટર ની જ્ઞાન આવડ્યું કોઈને અહીંથી ફૂટ્યું તો નાટક કરે જ્યાંથી આવરણ ફૂટ્યું તે પ્રકાશ રહે પણ નિરાવરણ થાય તો બધું જ્ઞાન બધું જ્ઞાન અમને તમે સમજી ગયે કે આ કયા જ્ઞાન પધ છે ક્યાંથી નિરાવરણ થયું ખબર પડી જાય કારણ કે અમારે ઘણો ભાગ નિરાવરણ થઈ ગયેલો હોય દેખાય ખરો આવરણ પણ નિરાવરણ થયેલો હોય જોર અમે આત્મા મે દેહ ની બહાર રહી શકીએ ને આ દેહ નું ટાઈટલ તારે ઉડી ઉડે નહી ઉડે નહિ ટાઈટલ આ મનની ટાઈટલ નહીં ટાઈટલની કોણ બોલે છે આત્માના આત્માના જે ચેતન છે ને એના ગુણધર્મ અવાજ નો નથી સાઉન્ડ નો ગુણધર્મ ચેતન માં નથી સાઉન્ડ નો ગુણધર્મ અચેતન માં છે અને પેલો નથી આપણા તમને ફ્રેન્ક આ ઓરિજિનલ ચેપ રેકર બોલે છે તમારી સાથે ઓરિજિનલ ચેપ રેકર બોલે છે અનાવટિ આ બી ઉતરે ઉતરે ફર્સ્ટ હોવી જોઈએ હા સમજાવી બહુ અઘુરી વાત ચા આ દુનિયામાં પહેલી વખત બોલ્યું છે પહેલી વખત શાસ્ત્રો કહ્યું નથી બધાએ કહ્યું કે હું બોલું છું જેટલી માલકી વાળી થયેલી છે શું થયેલું છે માલકી પણ દોષ બેઠેલો છે આ માલકી યુગ ની વાણી છે તે રસતા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દસતા હું નાતા દર્શક શું વાણી બોલાય છે શું નહીં એમાં ક્યાં ભૂલ છે એ બધું લોકોને વિચાર માં નહીં સમજાય જય જન જય સૂચના સાહેબ એક લડ કે છે થોડો ઘણો કૃપાલો કે છે થોડી સાબિતી ભલે ના સમજાય પણ સાહેબ નહી કહ્યું કે તમે જે બોલો છો વેપારમાં વેપારમાં વાત કરો છો એ પછી જવાબદારી વાત હોય કે ગપ્પા છે વેપારમાં વાતચીત કરો જવાબદારી વાત હોય ગપા હોય જવાબદારી ની આ વકીલો કોર્ટ વાત કરી જવાબદારી હોય ગપા અડધા ઉપર ઉપર ગપા અડધા ઉપર ગપ્પા હા એટલે મારું કેવાનું કે આ જવાબદારી વાત માણસ એક વાક્ય બોલવા માટે સાઈડ કલાક વિચાર્યા પછી બોલા એક વાક્ય શું ક્યારે નવો તૈયાર થઈ રહ્યો છે નવું રેકોર્ડિંગ તૈયાર થઈ રહ્યું છે આ તું રેકોર્ડિંગ સમજાય તું ને બુદ્ધિ થી સમજાયેલી વાત કરું છું સમજાયું ને એટલે હોય નથી માલકી વાણી માલકી વાય બોલ્યા પતિ બોલું છે અમની પહોંચે છે ને મુખ્ય વસ્તુ તો એ છે હા મને તમે નથી બોલતા કે મેં આ કર્યું એમ તેમ્રામેટિક બોલું છું જેમ ડ્રામા માં હોય રડે પણ આપડે પૂછીએ ભજવો પડે છે ભગુભાઈ નો પાટ નહિ બદલતા કોઈ કહે છે ભગુભાઈ તમે આવ્યા હું જોઈ ત્યાં તો આજ જોઈ લે નવે નવું હતું તેગુભાઈ નો ખોટું નથી ભથરીદા ભરૂચ ટેક્સાઈડ મિલ ના માલિક હતા ને ત્યાં જ તે ભસરીદા થાય ને સહન કર્યું એક લોહી તમને તમારી જાતે ઓળખો એટલે શું કહો હવે એમને શું ખબર પડે છૂટા થયેલા પાડું જેવું છું વાત ગમી ના ગમી બીજી વાતો થયેલું છે અને જાતે હું જોઈ જ કઉ છું આપડે શું કઉ છું આત્મા નો ભાવ અને બહાર ની પાંચ તત્વો એના બેજ્ઞાની પ્રયોગ થાય છે ક્રાઇ કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર અમે એક અબધ માણસ માની ખોટું માન ખોટું નથી ગોળ ઇઝ ક્રિએટર બાય ક્રિસ્ટિયન વ્યુ પોઈન્ટ બાય ઇન્ડિયન બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય એટલે એ લોકો અત્યારે તમારા જે સ્પેસ છે આ ટાઈમ છે બીજા બધા સંજોગો કેટલા ભેગા થયા હતા આ કાર્ય થયું કેટલા બધા સંજોગો ભગવાન કરતા ને સંજોગો ભેગા થઈ જાય આ વૈજ્ઞાનિક રિઝલ્ટ છે કેટલાક બાળકો ગયા છે આ બધાનો મોડા ભગવાન જુદા જુદા બનાવે કેવી રીતે બનાવી શકે છે મેં બધો ભગવાન બનાવ્યો ને એક બીબુ રાખે દીવા ભાવ નીકળેલો હોય શું કર્યું નહી આ ભગવાને બનાવે ને આ જુદી જુદી ચીજ થતા છે એમની એડ્રેસ બિલકુલ ના થાય એમ શું કામ કે સદન જુદી આ જગત માં જીવ આશરે હોય આ સમય તો બધા બધા જુદી જુદી પોતાની સ્પેસ શું જુદું છે સ્પેસ જુદી હોય ના હોય કે ભેગા ભેગી હોય એટલે સ્પેસ આધારે આ બધું બળી હોય નું છે જય શ્રીરામ દાદા ભગવાન દાદા ભગવાન એનો ખોડ પછી મેળીયા કાંઈ નાખી દે વાત છે કે આપણા મનમાં જે કઈ હોય તે એક બીજા ના સભાગ થી એક સાથે બધી વાતો વાતો બે જ રિલેટીવ વાતો રિલેટી અને રિયલ વાત જ્યાં બિલકુલ ઇગોઇઝમ છે ને ત્યાં રિયલ વાત રિલેટીવ રિલેટીવ બુદ્ધિ વાત કેવાય શું કેવાય અને રિયલ એ જ્ઞાન વાત કહેવાય રિયલ માં બુદ્ધિ ના હોય બિલકુલ વર્લ્ડ માં તમે જોયા હોય તો પહેલી વખત તમને જોવા આવે એક બુદ્ધિ નહી નથી अमुक व्यक्तिओ जुदी रीते जुदी रीते डिफरटिव पड़े रियल रियल मैं એક લાખ માણસ હોય રિયલ માં તો એક જ અવાજ આ રિલેટીવનું જુદું એ બધા વ્યુ પોઈન્ટ એક જવાય ને એટલે વ્યૂ પોઈન્ટ જુદું છે આ જે રિયલ ની વાત જાણ્યા પછી આગળ જાણવાનું ના હોય રિલેટિવ તો સ્ટેપિંગમાં આવ્યું સ્ટેપ હજુ કેટલાય પગ છે ઇગોઇઝમ છે શું છે અને ત્યાં સુધી ક્રોધ માન માયા લોકો એની પાસે છે જ્યાં માલકીપણું નથી ત્યાં રિયલિઝમ છે શું છે હા થાય ને એટલે ત્યાં આપણું સંપૂર્ણ કામ થાય જે માગો તમે માગતો ખોલો હું તો એક જ વસ્તુ આવડું છું એ મારી સમજ બાર વાત થઈ ગઈ એ તમારી સમજ બાર તો બુદ્ધિ બોલ્યા તમે બુદ્ધિ ના ભાઈ બુદ્ધિ થી અને બઉ ગુરુઓના ચરણ પકડ્યા છે પણ મેચા પૂરી કરો નઈ તમને કેવો નથી તમને નઈ કેતો તમને કેતો નથી આ બધા હું શું કઉ છું કે બધા માગતા તમારે જો માગવું હોય તો માફ લઈ જવ માગતા બોલો હું તો નિમિત્ત છું શું છું હું નિમિત્ત કરું મારી સહી ભક્ત છે શું છે વર્લ્ડ માં જે ચીજ જોઈ છે શા માટે કેવું પડે છે કે તમારા જેવા બધા નથી તમારી જે ભાવના છે કે મારે કઈ જરૂર નથી જેવા બધા હોય છે જરૂર ખરા है कोई के मारे जो तो मुक्त मले। कोई के मारे दुख में थे तो मन कार। न कारण कह कार कार कार दुख बंद जाए मन ना दुख बंद जाए ना दुख बंद दुख मन की બાકી માનો તો દુખ નથી એટલે મનથી તમે માની લો તો એ દુખ છે બાપ ને છોડે ભગવાન ને છોડેલું નહિ શું કયું એ મનથી માનેલી હોય નહી એ તો જ્ઞાન થી જાય મનથી માનેલું કશું હોય નહી આપડે મનથી માનીયે दुख <laughs> है क्या हिस्सा बुद्धि ठीक भूलवा प्रयत्न तो दुख ओ बाकी ते, ते, ते જે બુદ્ધિ ને બુદ્ધિ વગર તમે તે કરો તો મન તેની પરળી કપાઈ ગઈ તમારું મન અહિયા ને અહિયાં ચોટેલું નથી એમ કઈ મૂકી દેવા કોઈ દુઃખ નથી લાગવાનું શું પૂછ્યું છે મન અને બુદ્ધિ નો જ સવાલ છે એટલે આમાં મન અને બુદ્ધિ નો સવાલ છે તમારી આંગળી કપાઈ ગઈ હોય तो तमारू मन त्या त्यान कर दुख, दुख, दुख नहीं मैं तो आ तो बढ़ी बेहारेलूक जायको इफेक्ट ना थे बोले लाई मन थी ना मानी ए तू ओ દુઃખ ની પાછળ પડી ને એમાં બુદ્ધિ નહી વાપરો તો કઈ દુઃખ ઓછું થવાનું છે ના ઓછું થવાનું નથી ઓછું થવાનું નથી મારું એમ કેવાનું નથી ઓછું થવાનું બુદ્ધિ નહી વાપરતો પણ એ વપરાજ જાય નહી બુદ્ધિ અને માણસ ના હાથમાં સંડાશક્તિ નથી આ વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જે શક્તિ હોય પરિભાઈ પછી એ મન બુદ્ધિ ની સિદ્ધ હાથ ધરાવું એક પણ માણસ જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય ના ડાક્ટરો ભેગા કરી દેહ મન ચો બિચારો ચાલ મારે એવું જેથી આખા વર્ષ ને પુસ્તક માં લખ્યું છે વર્જ ના મનુષ્ય મને એક મારે પૂછ્યું કે ખરેખર વલના મનુષ્યો આ હું વલના મનુષ્યો આ હું ગમેડો એ પ્રકૃતિ જેમ દતા હોય છે કરે બધા અહંકાર કરે હું નાચ્યો બસ એટલું એટલે પીઓપીએસ ટોપ છે અને પોતાની હું બાબુભાઈ છું ઈઝ ધી ફર્સ્ટ્રોંગ બિલીફ હું બાબુભાઈ ઇઝ ધી ફર્ તમે ખરેખર બાબુ ભાઈ છો મારું નામ ચંદ્ર દુકાન નું નામ છે આ બાબુ દુકાન નું નામ છે તમે કોણ જો મારી માય ને બાબુભાઈ માય ને તમે કોણ છો બોલવાળા માય કે છે આત્મા છો હા આપડે આત્મા છો ક્યારે કેવાય કે જ્યાં સુધી આ રોંગ બિલીફ ઉઠે નહિ અને ટ્રામેટિક થઈ જાય તે ઉટ માય ગોડ આય જીવાતમાય જીવાત્મા આ વિધાઉટ માય ઇજ ગોડ શું આઈ નોંધો નથી વિધાઉટ છે મારું કયું બધું પોતા મરી ગયા વાત માં થઈ ગયો અને પોતાનું છે ને ના હોય તેને કમો ગાય ગુજરાતી શું કરવાનું આ પોતાની રહેતી છે આ વસ્તુ પછી આ જવું ના હોય જવું ના હોય કાઢી સાય પાછો કાયદો એવો છે એ કાઢી મેળતા નથી કોણ કાઢી મેળતા માલિક છો યુ આર ધી ઓનર ઓફ ધી યોર વર્લ્ડ યુ આર ધી ઓનર ઓફ યોર વર્લ્ડ તમને કોણ કાઢી મળે કોઈ કાઢી શકે નહી તમારી સહી થાય સહી કરી હા હે સહી વખત ના ગયા તો મારી જ બધો આ ગપા નથી જેને કઈ જે કઈ પૂછવું પૂછજો હા પૂછવાનું જય નવિત્રા ગાય નવો મિત્રા ગાય ભગવાન કે મારી મરજી વિના રે કોઈ ના છોડાય જો શું કે મારી મરજી વિના કોઈ થી ના છોડાય લોકો ને ચિંતા ના કરે કેમ કે સિંધ ને સિંધ ને શોધ ના કર મારે કરવું હોય તે કરી પછી તું શું કાશ ચિંતા કર છુ એ તો કે મારો ટાઈમ છોડ્યો શું કે છે આપડા લોક શું કે છે એ તો કે જૈન છું ત્રાવક છું હું વિતરાગ છું તમે જઈને છો વિતરાગ એક નમો વિતરાગ નમ સચ્ચીદાર એ તો આરી ગલીઓ છે જયારે ગમતું હોય તો જાવ એ ગલી બાકી જો ભગવાન નો દર્શન કરવા સીધા જુવાર વાળી જુવાર ચાલુ આપે કોઈ આપી જુવાર છે કોઈ પગલસેલ પધલ થયેલું છે અને વૈજ્ઞાનિક રીતે પધલ થયેલું વૈજ્ઞાનિક રીતે પધલ જ ઉભો થાય મારંતર પધલ ઉભા થાય કોઈ કઈક બાવું બીમારું બગાડ્યું કે સર તમને બગાડ્યું કઈક પધલ ઉભું થઈ જાય થાય ના સાહેબ આ પગલ કોલથી કરવું મારી મસ્કોરી સોલ્વ થાય ની સોલ્ટ એક્ઝેક્ટલી સોલ્ટ એક્ઝેક્ટ સોલ્યુશન છે તમે કાગળ તમે આ બે જો એટલે આ પઝલ એકરે હું સોલ્વ કરી આપું આ પઝલ તેના આપ ના આખો વર્લ્ડ આ પઝલ માં ડીઝોલ્વ થઈ ગઈ આ પઝલ સાધુ સન્યાસી આચાર્ય બધી આ પદલ પર મોટા આચાર્ય મારા હોય ને મને સમતી નથી હંડ્રેડ પર્સન્ટ વર્લ્ડ માં કોઈ શક્તિ નથી કે એનું નામ નહી શકે શું એવું એવું વાળું વાક્ય બોલે નહિ કોક ઉધરસે આપે ની કોઈ પણ માણસ દુખ આપે છે એ ગેરકાયદેસર નથી આપતું હુકમનામાના આધારે આપે છે શું હુકમનામું થયેલું છે તેના પાછું આપડે કયું મેં આ દુઃખ આપેલું તો પાછું નથી આવતું તેથી આ હુકમનામું થયું પાછું આપવા છે તારા આપડા લોક પરિવાર ફરી ધીરે છે એટલે ના ગમતો ના ધીરે આ બે વાક્યો તને ના હોય તો બીજા પોતા આપીશ નઈ ધીરીશ નઈ ધીરવા દે તું વાંધો કરો સમજે મારે જવાનું ક્યાં પટેલ ને મારે છે મને સીરી જ મારે પટેલ ઓળખે પટેલ મારે અને ગુનેગાર પટેલ હોય હું તો ગુનેગાર હોઉં નઈ જેટ ઓલ આ જે ભગવાન ક્રિએટર ક્યાં છે ને એ બધા બાળ મંદિર છે રિલેટિવ મંદિર સમજો ને એ સંતોષ સમજ્યા નથી કે એનું બનાવ્યા છે એ પાર પામ્યા નથી